કેટલા આવત વાસુદેવ થવાનો હતો ને એનું પગ ચાલતો હોય ધરતી ઘકડે ધરતી નીચે હસ કરે શું કહે કેટલા આવતા આગુ પર જુદી છે વાસી દેવ તો મૂર્તિ અને ધ્રમથી ઓળખાય ના ઓળાય ના આવે એમની લાઈન વાંક ના આવે વાંક આવે તો ગોલબથલ ખાઈ ને બધા પાછળ આવી જાય વાંક આવે નારાયણ એટલે ક્યાં ફેઝ થી જેમાં પડવો પડવો થાય છે ને ત્યાંથી પૂનમ સુધી થાય પડવા થી ખબર ના પડે કે પૂનમ સવાર અરે બોલી તરાડ પાડે ને દક્ષિણ તો હોય ને આ તો શરીર પાછું નબળું પડે દે સર મેળ આજના મનુષ્ય બધા માણસો કેવાય છે પણ આ ચોડિયા ને ચરવણ ઉપર પણ જો જ્ઞાની પુરુષ ની કૃપા થઈ જાય કઈ મોસે થાય એમાં બીજું આ ચોડિયા ને કઈ વાસુદેવો ના થાય વાસુદેવ અત્યારે ના થાય ને અત્યારે દેખાય પણ નહિ પણ આગળ થઈ શકે ને સ્ટ્રોંગ લાગતા હતા ને શું મારો વિચારો છે અને હવે મને તારા મારા મનુ ઘર તાર છે આમાં પણ અમે વિચાર આવે કે પછી કહીએ તરીર ના અભિન દોષ નથી એટલે અમે સપોર્ટ કશું આપીએ નહીં વિરોધી વિચાર આપવો સત્તા ને એટલે આ વિચારો જેના આધારે ફરે છે આપડે જોયા કરું અમુ આ બધું ભાવ ભાવ કરી દે જોયા કરે ને આ કેમ સેપી લેશે સમજાય છે તમારા બંને ના વિચારે અત્યારે પણ અભ્રમચર આવે એટલે મને સાધા માનવ માનવ ગયા પશુથી માનવ સુધી ના બધા અભ્રમચર વિચાર જેને વિચાર નથી આવતા જેને આ સમજદારી નથી તેને પોતાની સમજાવી દીધી પછી આ સ્થિતિ શારીરિક સ્થિતિ મન ને ભેગવે શું કરે મન ને ભેગવે મનમાં એમ મન માં અમારું હિંમતવાન થઈ ગયું છે હિંમતવાન ક્યારે બ્રહ્મચ્યુરે એટલે પાસે તારું પાછું ફરશે હજારો માણસો નું કલ્યાણ કરે એનો જેના જે હતો ને એસ ત્યારે એવું હશે આગળ વિચાર શક્તિ સમજવાની શક્તિ તેમાંથી આ અંતરેશન એ શરીર ઉપર ડિપેન્ડ કર તારે જાય ના ફાયદો હોય આ કાળમાં પાત્રકાર કે પચીસ છે ખરાબી થઈ જાય છે ના ફરક આવે શું થાય મારી <laughs> છે શારીરિક એ ના જવું છે તંદુરસ્તી આ લોકોને બધું બંધ કર્યું પછી બધું દાળ ભાત રોટી શાક બધું ખા ઘી ગ્રામ્ય સીધું બહુ સારી સારું જ એટલે વિચાર જ એટલે તો મોક્ષ જી ત્યાં બીજી ભાંખેડ ગોત્રી તો કેવો હોય નીચે સહાય પણ આપણે જોવા જઈએ નીચે સહાય પડે આપડે ત્યાં જોવા જવું પડે લાખ રૂપિયા લાખ રૂપિયા ચલાવો હોય પછી તરંગે થયું પેલું તેવાના ચાન્સીસ બિલકુલ નથી રામ થઈ રામ તીર્થંકર થવાના ચાન્સીસ નથી રામને થવાની જરૂર ક્યાં છે શીર્ષંકર થવાના ચાન્સીસ હોય છે જ્ઞાન નું હોય તો નામ ની અસર થતી કે મા બાપ ની અભિનંદ માં રહેવું જોઈએ અને એક પત્ની કર્યું હોય તો જ્ઞાન લેવા કરું એક જીજા તમે એક જ આશીર્વાદ આપીજા અવતર મૂકે એક પત્ની વર ભણચારી ગયા એક પતિ પછી બધા માણસી છે તે બધા જળ ભાવ આવે છે તેને જોઈ નાખે છે રસી કરે છે ચોખ્ખા થઈને સાધે સુંદર માં લઈ જાય ચક્રવર્તી પણ ટાઈમ લેવો જ પડશે જગત કલ્યાણ નું ત્રણ આવતા મોટા નહીં આવતા લાખ લાખી આપણા સ્વામી નો કેટલા વાર ને દોઢ લાખ વર્ષ એક લાખ વર્ષે ઉતાવળી કરવાની જરૂર ક્યાં થઈ ગયેલો આપડે થઇ ગયેલો આપડો મુખ એ જીવન મુક્તિ કે મહાવિય ક્ષેત્ર નો એક લાખ વર્ષ અને અહિયા વર્ષ માં ફેર ખરો કે સરખો જ ફેર ખરો ટાઈમ માં ફેર ખરો એમના લાખ વર્ષ ને અહિયા લાખ વર્ષ નો ચોઈસ કરોઈસ કર સરકાર જ આવે કેટલા કલાક નો બીજું બંધાયો બધા જુલુ ઓછો ગણાય છે બધા હા તો આપડે અહિયાં કરી આપણા વર્ષો જોડે તે લોકો ને ઓછો મુક્તિ થઈ ગઈ આપડી એટલે આપડે બધું ભાઈ હવે બીજો કઈ બીજા બીજી કઈ ખોટ જવાની નથી અથવા કઈ ચિંતા એકાદ વધુ થાય કે ઉઠાવે એમાં કઈ વાંધો નથી ને હવે બીજી કઈ ખોટ જવાની હતી જ્યાં સંસારિક દુઃખ નો ભાવ થઈ ગયો જયારે થાય મુક્તિ ત્યારે થાય ચક્રવર્તી પદય લાવે કોઈ બધા બીજા બધા જ મોકલેતા આ તો આ ગર્ભપાત ના કાળવા આવા આવું ભમચ્યાર વસ્તુ કાળવાનું આજે તો ગર્ભપાત્ર ઇઝી થઈ ગયું છે ગર્ભ પાપ એટલે તો કઈ કોઈ એનો મામોડી સમજી મારો કરવું હા એટલે કોર્ટ ઠેકાઉ આવું બન્યું જ નથી પણ મારી કલ્પના પણ હતું બીજી તમે હું કેશો તો પેલા ભેણો બહેનો આ શું કરો પહેનો એક ફક્તિ વસ્તા હોય એ તમને સંચરે કહી શકાય બીજી જગ્યાએ પ્રસંગ થાય ને જે સ્ત્રી એ સ્ત્રી જ્યાં જાય ત્યાં જ્યાં જાય ને એર પેટે આવતા લેવો પડે જ્યાં જાય તો આપડા મહાત્મા સમજાય દીધેલું નહિ મહાત્મા બધા આવતા એનું જ ઠેકવાનું જેની બુદ્ધિ ચોખ્ખી છે ચોખ્ખી બુદ્ધિ ના વિષય બુદ્ધિ વાળા કઈ વિષય નું પ્રથાક કરી વિષય નથી બુદ્ધિ હોય તો વિષય તો ગમે જાય કેટલું બુદ્ધિમાન થતે અને નિકાસિત દુઃખો અભ્રમચર દુઃખો સહન કરતા ખાતે ની ગમે એટલા ઉપાયો કરી ખસે એવું છે આ બીજું જલેન ગરીબી ખાવા ખાવાનું દારૂ પીવો ફ્લેમ વાળો નથી દારૂ એ બધું બધું એક પટલી જીવા એક જ વિશેષ માં બે જણ પાસ એમાં જો કદી વિશેષ ભાવ ના થાય તો વિશેષ ભાવવા આવેલું ચાલવા આવે એટલું કારણ કે લોકો એક સાથે જતા હોય જતા હોય કોઈ ભાગે ભયંકર બાપુ રતા મોટું પાપ ના કહેવાય સાથે જતા હોય તો એમાં ખોડી કાઢે નહીં નહીં શા <muchas> માટે <muchas> <muchas> <muchas> <muchas> <muchas> <muchas> ઓગણત્રીસ અગિયાર મહાત્મા શ્રી ભાઈ ને ત્યાં વડાલા સાંજે ચશ્મા નહી તો સસરા ને કે છે તું મારું ભાઈ થવું કારણ કે તમારો ગાડો થાય પછી વધારે શુદ્ધ જાય એટલે હોસ્પિટલ આ થોડી બાકી રહી છે ડ્યુટી એ ઘર જડે નહીફે જડે નામ પૂછે થયું ઘર ચીપની અશુદ્ધિ એસીબી થોડીક બાકી રહી છે તેથી આ ફ્રીજ શુદ્ધ થાય ને શુદ્ધ ના થાય એક ઇન્દ્રિય જીવ હોય એક ઇન્દ્રિય થોડીક સુધી છે એક ઇન્દ્રિય જીવ રહે છે જીવત ના રહે થતી જ નથી એટલે થતી જ નથી એવું બનતું નથી હોય તો વખતે ત્રણ વાર એક જાય એક પડ બે પડ શું બરોબર હોય પર उपाय चित्त शुद्धि बीजा तप जपा धीमे धीमे आस्ते आस्ते शुद्धि करे ચંદ્રકાંત્રકાત પેલા મિકેનિકલ પેલા મિકેનિકલ દેખાણ મે હોય પ્રસન્નતા લાભ ના મળે શું થાય પછી બોલાવું તાર પાસે એ પોતે ચોખ્ખું ચોખ્ખું કહી નાખવું જોઈએ તમારું ચિત્ત શુદ્ધ કરી નાખ્યું છે પણ હજુ જે બાકી છે તમને પ્રસન્નતા ઉભી થયા થાય ત્યાં સુધી ચિત્ત સુધી થઈ ગયું એટલે પ્રસન્નતા ટિકિટ વિશા મળ કરવાનું છે વિસાીટ મેળવાની કેવી રીતે આવે ટિકિટ આ ટિકિટ તો આ કરીએ છે નઈ એ ટિકિટ બધું કરાઈ રહી બીજું બધું દરેક કામ થઈ રહ્યું છે આપડે ભરવા જવાનું નથી દાદા બાબા ના મતલબ કરે જે નાગની પેઢી લે એની એકાકાર જેટલો ઉલ્લાસ પ્રસન્નતા મારી રહે એટલો લાભ હતા જેટલો ઉલ્લાસ હોય પ્રસન્નતા મારી જ ઉલ્લાસ છે તેથી બતાવી ઇલેક્ટ્રિકલ વાયબ્રેશન પણ થઈ જાય છે ને વાયબ્રેશન પણ એ વાત વાયબ્રેશન પૌગલિક બાબત છે પણ આપણે સીધું ધીરે આપણું ઘરું તોડી નાખે એના કરતા આ બહુ ઉત્તમ જાતનું થાય એકાકાર તો આપડે સત્ય મળી રહ્યા છે પણ આ જુદી થાય દાદા જ થઈ જાય એમ થઈ જાય હા એટલે એટલે આ બે વખત કરાય એવું ના ભલે મને કઈ સ્પીપર તમે દાદા ભગવાન નમસ્કાર કરો ધનમાં આકાર ભક્તિ થાય એટલે એ પણ નહીં દીધા થાય એટલે સુધી થાય એટલે જે વાંધો દેખાતું જ બંધ થઈ જાય છે રમત કરું પછી કોઈ પડે હોય પેલા કર્યું આ બહુ ઉત્તમ કોટી નો ઇલાજિરા દાદાની હાજરી માં કે દાદાની હાજરી વગર ને એ તો બધું મળ્યા જ કરે આ જે છે ને તે આ બધું જ છે તે ઊંચા ઊંચું છે અને ભૌગોલિક બાબતમાં પાછું અશુદ્ધ નું હાસ્ય એવું તરસ હોય પેલે છે <laughs> કાયમ રાત્રે બે વાગે ઉઠાવતા સંવેદન માં જ મુક્તા હશે ભગવાન ના કિલ્લો વાગ્યો થોડી ભગવાન ને કઈ શલ્ય છે ભગવાન હા ન ભગવાન નું હાસ્ય હું નતું કે હાસ્ય પેલું કચાલ લાગે પછી તો સ્વાભાવિક પ્રકૃતિમાં શલ્ય ગણાય કવિરાજ પૂછે છે કે મોક્ષ ની ઈચ્છા હોય મન ઉભું થયેલું છે મનમાંથી અસુસ્ત થયું મન અહંકાર બધું એમાં ઈચ્છાઓ તો શુદ્ધ પણ હોય શકે બંને હોય શકે જોઈએ કોઈ પણ જાત ની ઈચ્છા નહી હોવી જોઈએ શુદ્ધ ચિત પછી ઈચ્છા જ નહીં એકદમ શુદ્ધ ચિત્ત પછી ઈચ્છા નહીં ઓછા છે જય સચિદ બધું ઊભું થયેલું એનાથી દે છે તો આપણે તો હવે પાછા ભર્યા છે માટે આપણી આપણી આપણે ખાવાની ઈચ્છા ઈચ્છા કહીએ છીએ બરોબર ઈચ્છા નું મીજ ધરી ગયેલું છે શું છે ના એટલે પછી એનું ફરવાની નહિ થાય વાતચીત પૂછી છે કે કઈ પૂછતું છે મનમાં વિકાવો રહે મન ના વિચારો જ્ઞા છે એટલે જોવાની વસ્તુ છે એમાં આપડે આપડે પેહલા પેલા હતા સામાજિક માનવ સમાજ હતા કેવા માનવ સમાજ માનવ સભા સારું ને ખોટું જોવા સારું સભા અને આપડે પછી ક્યાં રહ્યું દાદા જોવા માટે જોવા માટે એ રીતે આત્મ દ્રષ્ટિ થી જોવા માટે કઈ પુરુષાર્થ કરવો પડે છે રિલેટીવિનાશી છે આ બધા દેખાય છે નહી તે બધા વિનાશી વિનયો છે આ તો સત્સંગ નો આવી અને પૂછે તો દરેક બાબત નું લક્ષ ને લક્ષ્ય પછી કશું કરવાનું રહેતું પણ સત્સંગ અભાવ ના રહેવો જોઈએ स्वभाव संवेदन मन ने जा शरीर न संवेदनो બધું મનમાં ના વિચાર આવે તે જાણવાના બુદ્ધિ શું શું કરે તે જાણવાનું અહંકાર શું કરે તે જાણવાનું શરીર શું કરે છે તે જાણવાનું લોકો શું કરે છે તે જાણવાનું સંયોગો જેટલા સહયોગો જાણવાના છે સંયોગ ખબર પડે કે ના પડે મનમાં વિચાર આવ્યો જે કોઈ વસ્તુ આવે અને જાય બધા સંયોગ કહેવાય શું કેવાય કોને સંયોગ કેવાયક છે એક નાયક બધું આ સહયોગ આવતા જતા જોયા ફરવાયા અને જોયા જ કરે ભાઈ આત્મા સ્વભાવ અને આવે ને આવે ને જાય કે બધા સહયોગ કેવાય સહયોગી સ્વભાવ ના હોય બે માનવ સ્વભાવ હતો ત્યાં સુધી મનમાં વિચાર આવતા હતા મને વિચાર આવતા હતા એકાત્મ તન્માયા રહેતો હતો શું રહેતો હતો હવે તન્મા આકાર ના રહે છૂટો રહે કારણ કે પેલી પેલા ભૌગોલિક સ્વભાવ છે અને આત્મા સ્વભાવ છે આત્મા ના હોય ત્યાં આત્મા ના હોય ક્યાં ક્યાં જાય આત્મા શું કરે પછી આત્મા તો હોય ને દાદા કોને જો હા પછી એ જ કહું છું સંજોગો નહીં ને જગત આખું આવું આવું જ રહે જળ ને ચેતન વગર જ્ઞાતા નહીં જ્ઞ જ્ઞેય વગર આ જગત ખાલી થવાનું નથી બધા અને જ્ઞાતાય રેવાના ન્ય પણ ત્યાં તો સંજોગ નહીં જ્યાં સંજોગ નહીં હા એજ કહું છું આ પણ સંજોગુ શું એમને કઈ નહીં આ દેવાનું આ સંજોગો જોવાના બધા સંજોગો દેખાય એને દેખાય ત્યાં અહીંના સંજોગો થાય એને એને જ્ઞાતા દ્રષ્ટાપણું ગુણ તોજુકતા કાયમ રહે એ તો રહે એ જ કાયમ રહે એ જ આત્માનું સ્વરૂપ તે જ એને જ્ઞાતા દ્રષ્ટા હોય તે જ આનંદ રહે હોય નિરાનંદ ના મિદાનનો ના હમ આ પછી સીસીટી થાય દુઃખ થાય ભાઈ ને ને કારણ કે જોવા આવ્યો છે રાતે એકલો ઓડી મૂકી જાય તો ફોટા ઓટો કરવા અંદર દેખાય જ્ઞાન લેવાનું સપનું જ કે બંદો લોકો અનુભવ હોય દેહ નું છે બાર છે બહુ દુઃખ છે જ્ઞાની નહિ દેહ ની મોટું મોટું વજન હોય લાગે અને પેલું તો બધું હા આ જગત જે સવાર ના ઉઠે છે ને ત્યાંથી એ જોયા છે રાત્રે શું શું ફેરવાતા રાત્રે અહિયાં હોય છે પ્રજા પરિણામ જ છે ને હા દેહ कर्म नु परिणाम देह जाए त्यादी देह तो रहे कर्मी निर्दरा संपूर्ण पची जाए કઈ રાજ પૂછે કે અવ્યવહાર રાશિ માં જ્ઞાતા પણ અને સંયોગ ખરાબ કોણ ક્યા અવ્યવહાર રાશિ માં આત્મા નું જ્ઞાતા પણ અને સંયોગ ખરાબ અવ્યવહાર રાશિ માં આત્મા નું